જય સ્વામીનારાયણ યવનો નિવસતિૃતી કુશલં દેહ ગતવતી વાપાય તસ્ય ગોવિંદો ગોવિંદ અવેનો જે શ્લોક છે તે યાવવનો નિવસતિહે कुशलम गतवती देहा पाये भार्या गेह गति वाय देहाय भ्या सं अर्थपचि कई श्लोक में जो समझाई तो अमृत जेवी बात है न समझाए तो जरा गमे नहीं भी बाद छे। थोड़ी कल्पना करो रात्रि आठ दस वगैया है पिता नवसान थे धरती पर सुवड़ा श्वेत वस्त्र ओढ़ाड़ बिहार परिवार बदा सभ्य आजूबाजू बैठा वृद्ध माता पिता बैठा है त्र दीकनी वहओ बैठी है दीकरा माता एम पत्नी बैठा स्तब्ध वातावरण है दरकना मन में शू चाल हे चितार विचार शंकराचार्य जी आ श्लोक में संसार केव स्वार्थी है युपण करे स्वार्थी साथ यू वास्तविक रूप एक संन्यासी वर्णवे संन्यासी है संसार ने कांठे उभाई शे प्रवाह में तनाता हो बधु जी नक संसार घटनाओं अनुभवे संसारी छता बढ़ू जी सकता समझी सकता मृतक शरीर पड़ू व्यक्ति परिचित है अपरिचित मौन नहीं आजुबाजू बैठा है ये अतिशय परिचित व्यक्ति है अपरिचित व्यक्ति, व्यक्ति जारना पुत्रों पिता है पत्नी नो पति माँ बाप ना दीको छोड़ साइठ सीते वर्ष उमर अने देह मुकी गृत शरीर पड़ू रात्रि विचार करो समूह में बधा बैठा छो कदाच हे दुख हे बदलू एमनी पास बेसवा कोई राजी नहीं કેવી વાત શંકરાચાર્ય જે પકડી છે કે વિચાર કરતા મૂકી દે છે સમૂહ માં બધા બેસશે એકલું કોઈ બેસશે નહી શા માટે નથી બેસતું એકલું કોઈ નહીં બેસે એની પાસે બોલો એનો જવાબ શું બોલો डर लागे जो, एकलो कोई एक तैयार नहीं डर लागे लगे रीते कोई गाय भेस पशु मरी गय हो तो कोई डरत नहीं વિચાર કરો કે માણસ છે કેટલો ભયંકર પ્રાણી છે અમેરિકામાં ન્યૂયોર્કમાં એક પ્રાણી સંગ્રહાલય છે આખું પ્રાણી સંગ્રહાલય તમે ફરીને બહાર નીકળો ત્યારે છેલ્લે એક કમરો હોય છે અને કમરામાં મોટો અરીસો મૂક્યો છે માણસની સાઈઝનો અને એના ઉપર લખ્યું છે कि तब आखू प्राणी संग्रहालय फरिया भयंकर प्राणियों जोया विश्व नत्यंत भयंकर मयंकर प्राणी, भेंकर प्राणी साणस कोई गाय भेस मरी गई हो तो अपने पास रात्र निकलता डर नहीं मरेलो सिंह पड़ो हे क्रूर है तो डर नहीं ला અને માણસનું શરીર પડ્યું છે મૃતક તો જો અચાનક ભેટો થઈ ગયો તો ચીસ નીકળી જાય તો બધા પ્રાણીઓમાં ભયંકર કોણ થયો અરે ગાય ભેંસ મરી ગઈ હોય બે દિવસ ત્રણ દિવસ થઈ ગયા હોય તોય એ પેલા હરિજન લોકો બે ત્રણ દિવસે પણ એને ચામડું એકલો એકલો ઉતરડે તોય એને કોઈ દિવસ ભય નથી લાગતો કે આ ઉભું થઈને મને શીંગડું મારશે માણસ પાસે કોઈ ઉભું રહેવા તૈયાર નથી ચાલો અપરિચિત વ્યક્તિઓ અજાણ્યા લોકો ના ઉભા રે પણ ઘરના લોકો કેમ ના ઉભા રે शंकराचार्य जी बात करें यावत पवनो दे पवन निवसतीवन प्राण ज्यादी शरीर वसेवत कृछती कुशलम गेहे त्या सुधी बधात करे तमो कई भाव पूछे गतवती वायो चालो चाला जवानी साथे, देहा पाए शरीर थोड़क डरे तस्वीन एट का शरीर थी ये शरीर थी पत्नी पण डरे भज गोविंदम भज गोविंदम गोविंद केस्तविक बात करी बीजा तो हजी डरे समझ लियो पति पत्नी ना संबंध के जी एक बीजा नोडू जो जो करता था ठाकता न तो आज एनी आ तो पत्नी नु लख्य पत्नी गुजरी गई तो पति पक्लो नहीं बेसे એકબીજા એકબીજાના હાથમાં હાથ લીધા હતા સાથ સાથ ભવના સાથે રહેવાના સંકલ્પ કર્યા હતા મોહમાં કેવું કેવું બોલી નાખતો હોય છે તમને ખબર અને આ જ એની પાસે બેસવા કોઈ તૈયાર નથી પુરુષ મરી ગયો હોય તો સ્ત્રી બેસવા તૈયાર નથી સ્ત્રી મૃત્યુ પામી હોય તો પતિ બેસવા તૈયાર એકલો નહીં બેસે ડર લાગે છે એનાથી માર્મિક વાત પકડો કે સ્ત્રી અને પુરુષ એનું આકર્ષણ શેનું હતું શરીરનું જ હતું તો જે શરીરનું આકર્ષણ હતું શંકરાચાર્યજી કે સામે પીડ્યું વિચાર કરો એ શરીર સામે પીડ્યું છે તો આકર્ષણ ક્યાં ગયું અને આટલો બધો ભય કેમ છે માટે આગલા શોક અનુસંધાન છે કે તને જે સુખ ત્રિય તે જે સ્ત્રી પુરુષના અરસપરસ આકર્ષણો શરીરના છે રૂપ છે તો એ શરીર સામે પીડ્યું છે તો આકર્ષણ તો ખતમ થઈ ગયું વાસ્તવિક સ્વરૂપ વિચારો કે આ શરીરમાં તો આવું હેત રાખવા જેવું ખરું કે જે પ્રાણ જતાની સાથે જ આટલું ડરાવનું લાગતું હોય તો એ શરીરના આટલા બધા આકર્ષણ આટલું બધું હેત આટલી બધી મોહ આટલું બધી વાસના એ રાખવાની શું જરૂર છે વિચારો જે શરીર ચાહ્યું હતું એ શરીર કેટલું ભયંકર છે કેટલો સુંદર ચહેરો લાગતો હતો બોલતા હતા તેમ કહેતા હતા ફૂલ જરે છે થોડીક આ પિક્ચરાઈઝેશન મનની અંદર ઇમેજીનેશન કે આ મરણ ધર્મ શરીર પડ્યું હોય પત્ની પણ બેસવા તૈયાર નથી બધાને ડર છે શું ડર છે એ ખબર નથી એમ જ છે કે હવે આ કઈ હેરાન કરે આ હમણાં કઈ ઉભો થશે ખબર નહીં શબ્દમાં વ્યક્ત નથી થતું પણ બેસી નઈ ભલે પીડ્યું સવારે નાખી આવશું કોઈ નથી કઈ થતું બળદ મરી ગયું હોય ગાય મરી ગયો હોય ભેંસ મરી ગયો હોય તો કઈ રાતે રાતે નિકાલ કરવાનો કે એવું નથી હોતું તો આ માણસ શરીર આટલું બધું આકર્ષણ શંકરાચાર્યજી કે વિચારો આગળ કહ્યું તો કે મળી કોથળી છે એ તો છે હશે પણ આ તો એના કરતા મળી કોથળી કહીએ અને ઘણા વિચારકો અને બઉ સામાજિક સોશિયલ વાતો કરનારા વેવલા જે છે એ લોકોને ન રૂચે આવું આવું શું કયો છે આને પણ રોકી શકશે એ સામાજિક વિચાર કરવા વાળાને કે તું બેસ લે તો એને એકી થઈ જાય બોલો એને કરો ને વિરોધ વિરોધ કરો બેસો એમાં કોથળી કોથળી છે શંકરાચાર્ય અદભુત વાત લઈ આવ્યા એ તમને નથી રૂચું તો ચાલો કઈ વાંધો નઈ આ શરીર કેવું છે એનું રૂપ બતાવવું આ એવું ને એવું શરીર પીડ્યું છે બેસવા તૈયાર નથી પૈ ને હોઠ સુકાતા નોતા શું થાય છે ત્યારે માટે શબ્દ ઇંગ્લિશમાં જે છે બહુ સારો તમે વાપરો છો પણ મને બોલતા સંકોચ થાય છે એટલે બોલતો ને સામે પડ્યું છે માણસ શરીરના હાલ કેવા છે એ શંકરાચાર્ય શ્લોક અર્થ મગજમાં આવી ગયો કે પ્રાણ જતાની સાથે જ એ શરીર ચાહનારા આજે એ શરીર ડરે છે શંકરાચાર્યજી કે છે तस्मिन बहु अद्भुत वास्तविक शंकराचार्य जी बात निरूपित करे कि आ संसार ये मोह राखवा गोविंद नु भजन कर लेवा पुरुष ना फेरवो ગુણાતીતાનંદ સ્વામી કે છે ને કે આજીવ અખંડ વિષયોનું જ ચિંતન કરે નવરો પડે શું એમને વિષયોનું જ ચિંતન કરે વિષયોનું સ્ત્રી પુરુષનું ચિંતન કરે સ્ત્રી પુરુષનું બહુ સત્ય ઘટના કઉ છું ચાર પાંચ વર્ષ પહેલા મારી પાસે એક ભાઈ આવ્યા મને કે સ્વામી મારે તમારું થોડું કામ છે એમ થાય છે કે તો શું કામ આવ્યા ના કેવું તો છે પણ કેવાનું કામ સંકોચ થાય છે કે ભાઈ કે એમના બાપુજી ત્રણ મહિના પેલા અવસાન થયું છે મૃત્યુ પાય માં એક્સપાયર થઈ ગયા છે બિચારાને હાઉ જુદી વાત કાઢી મને કે ભાઈ ગયા અમારા પરિવાર પિતાજી એના ત્રણ મહિના થઈ ગયા છે પણ એક તકલીફ છે શું કે રાત્રે દાદરા ચડતા હોય એવો અવાજ આવે છે ઉપલે માળે આમ ચાલતા હોય તો એમની જે ચાલવાની સ્ટાઇલ એવા ધબ ધબ ધબ ધબ ધબ ધબ અવાજ આવે છે બાથરૂમમાં કોગળા કરતા હોય ગળું ખંખવારતા હોય બાલ્ટી ઢસડતા હોય નળ ચાલુ બંધ કરતા હોય પાણી ખખડતું હોય ખોખારા ખાતા હોય આવા અવાજ આવે છે અને ખોખારો તો જાણીતો જ હોય બાપુજી નો કીધું પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ બધા ઘરમાં ડરે છે મેં કીધું તમે ડરવાનું શું બાપુજી છે ને મને કેવું વાત કરો જોઈએ તમે વાત વાત પકડો મજા રહી તમારા પરિચિત છે તમારા બાપુજી છે એમની સાથે હતા અને એમને લીધે જ આ બધું ઘર વસ્યું ને આ બધું થયું ને એમનો સંબંધ તો તમારા કરતા પણ નજીકનો વધારે ગણી શકાય તો એ પણ ડરે મન કી વાત જ જવા એ તો એટલા બધા ડરે છે દિવસે બાથરૂમ માં જતા ડરે છે એક બે દિવસે આમ થાય જ છે આનું શું કરવું મેં કીધું શું કરવું એ તો પછી વાત છે પછી અને મેં જે કરવું તે કીધું પણ હું વિચાર કરું થઈ ગયો મેં કીધું આ જો ઘરના બાપુજી છે હવે એ બધા એનાથી ડરે છે જોયું સંસાર નું સ્વરૂપ નઈ ડરવાનું કારણ શું કાઈ છે રાજી થવું બહો બાપુજી પધાર્યા ને રાજી થવું જોઈએ રાજી કેવા ભાગ છે બાપુજી પધાર્યા લેવ હા હોકારો કરો બાપુજી કેમ છે રામ અરે જીવ ના કોઈનામાં પ્રવેશ કરી અને એને કઈ ખાવું હોય પીવું હોય મારે ચાય પીવી છે મારે ભજીયા ખાવા છે મારે આઈસક્રીમ ખાવ છે મારે કાળિયા આંબાની કેરી ખાવી છે ફલાણું એવી જો માગણી કરે તો બધું ઠીક છે લાવીને આપે પણ શા માટે ભલા છૂટે વારે વારે જો આવા માંડે તો પછી મંત્ર તંત્ર એવા ભુવાઓ વરાળી કે પછી આપણે લોકો હોય તો શ્રદ્ધા સત શ્રદ્ધા હોય તો હનુમાનજીને મંદિરે લઈ જાય ને ત્યાં હનુમાનજીના સ્તોત્ર નારાયણ કવચના પાઠ કરી અથવા એના જાણતલ કે એવા કોઈ પુરુષો હોય मनी पास जाए नहीं आ ते गय का मरचा नहीं धोवाड़ी दीशा मूरी गांस पूजन था ज्या लगी जो सचे आत्मा मा शरीर म्योत प्राण छे પાટે બેસાડી રૂણા હે પૂજન થા તને જ્યાં લગીર જો સચે દેહરે વિના એ તલો આતમ જો આવે તો ये जग मे तुरे विनाय हे हे, तुरे हे जीवता था त्या सुधी अमा बापा अमरों प्राण प्यारा पति छे અમારા પ્રાણ પ્યારી છે અમારો વાલો કુળ દીપક છે બધું પણ શરીર વગર જો કોઈ નામ આવીને એમ કે ભાઈ મોહન થાળ આપજો રસપુરી ખવડાવજો હમ હા ક્યાંથી આવ્યા અને એમાંય તમને વાત કહું પ્રવેશ કરે છે એ વાત જવા દેવું પેલી વાત આપણે શું જોઈએ કે દેખાતા નથી અવાજ આવે છે બીજામાં એ બોલે છે માગણી કરે છે પ્રવેશ થઈને આવે એક એક ડગલું આગળ વધશું અને ઓથેન્ટિક વાત કરશું જો કે ઓથેન્ટિક ઘણી છે પણ પછી ઘણા લોકો એમાં વિચારે ચડી જાય બીજું થઈ જાય એટલે આપડે બધું નહીં કહીએ રાત બગડી જાય ઘણા હા શું એટલે પછી બધું નથી કેવાનું પણ બઉ થોડું થોડું કઈ એટલે હવે ત્રીજી વાત ત્રીજો સ્ટેપ કે એમાં જોઈ સામા મળે સામા મળે આમ તો શું હાલત થાય ગયો વિચારો વિચારો વિચારો બિલકુલ વાસ્તવિક વાત છે ને એક એક બે જેવી વાત ગમે એટલા આનો એમાં અફવાજ છે પણ જો કોઈ સાધુ સંત આવીને મળે તો આનંદ આનંદ થઈ જાય કે વાહ વા એ દિવ્ય દેહ આપણને દર્શન આપતા સંસાર નું સ્વરૂપ જોયે ગમે એવા હોય બાપુજી હોય કે ભાઈ હોય કે કોઈ જો આમ સામે મળે ખેતર માં કામ કરવા ગયા હોય આમ થી શેરડી થી હોય બાપુજી ભાગ કોદાળી પાવડો મૂકીને ભાગે કે નહિ સાચું સાચું તમે ઘરમાં એવી રીતે બેઠા હોય બાપુજી કે કોઈ ભાઈ કે ભોગ્યો ને અચાનક ઝૂલતા હોય છાપુ વાંચતા આમ જુઓ વાપરે શું થાય બોલો અરે એક તમને વચ્ચે ની પણ આને જોડો તો જોડાઈ જાય એવી વાત તમને અસલ થઈ અસલ વાત કહી દઉં એ લગ્ન થયા છે એમાં અચાનક પત્ની ને શું પતિ ને કે હું તમને એક વાત પૂછતા હોત પૂછ પૂછ ને પૂછ આપણે લગ્ન થયા અને પરણીને હું અહીં પેલી આવી પછી ગણેશ આગળ આપણે બેઠા અને પેલી વાર મેં મારો ગુમટો ઉઠાયો અને તમે મારું મોઢું જોયું ત્યારે તમને કેવું લાગ્યું કે હનુમાન ચાલીસા બોલ્યો તય જીવતો હરિયો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય ચાલુ થઈ જાય દરેક નહી હા આ ચર્ચિલ તો કેવો ખેપાની માણસ ઇંગ્લેન્ડ વડાપ્રધાન બ્રિટન અને કેવો મુસ્તદી અને કેવો આમ નાસ્તિક કશું માને નહીં એવો એ અમેરિકા ગયો હતો વ્હાઇટ હાઉસમાં એના ઉતારો આપ્યો હતો ઐતિહાસિક વ્હાઈટ હાઉસમાં જે કોઈ થયા છે એની બધી ઘટનાઓ ઘણી વાર છાપવામાં આવી છે લિંકન ફરતા ઘણા દેખાય છે બીજા પ્રેસિડેન્ટ દેખાના છે તો લિંકન ખુરશી ઉપર બેઠેલા અરે આ ભાગ્યો છે કઈ વાત કરવી આવો કેમ છે કાંઈ આમાં પ્રશ્ન પૂછતો નથી ત્યાં તમે કરો કઈ કરો કઈ ભાગ્યો છે ફાઇલ ફેંકીને સામે બેઠા કોઈની હિંમત નથી હાલ વાત કરવાની મહાપુરુષદાસ સ્વામી ની આપણે બઉ સરસ વાતો નાની બુક આવે છે ખરેખર વસાવવા જેવી ઘરમાં એ તો છે વાંચવા જેવી પણ અત્યારે ગુરુકુળમાં રાત્રે એ મહાપુરુષદાસજી સ્વામી માણસા પાસે ગામ છે ત્યાં ગયેલા અને મંદિર ઉતરેલા ત્યાં એ માણસા મંદિર વાલેરા વરુ એક વખત ભયંકર બારવટીઓ એ ગુણાતીતાનંદ સ્વામી ના જોગે એ સત્સંગી થયાન બારવટુ બારવટું મૂકી દીધું અને પરમ ભક્ત રાજ થયા કે જેનું નામ લિયો તો તમારા દનૈયા સુધરી જાય એવો કોઈને આશીર્વાદ આપે તો દીકરા થાય પારણિયા બંધાવે એવો એક વખત નો બારવટીઓ આવો થયો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરતા કરતા સંતના શરણે શ્રીજીના પ્રતાપે ત્યાં મહાપુરદાસ સ્વામી મંદિરે આવ્યા છે એમને સીધુ સામાન્ય પૂજ્ય બધી વાત કરી પછી કીધું સ્વામી મારે પ્રાચીને ધમમાં ગયો પણ એમાં અસદ ગતિ થઈ છે તો રાત પડે અને એ મારા નાના દીકરા અને એની ઘરવાળી એને એ મોટો દીકરો આમ ફરતો દેખાય છે હવે અમને કોઈને નથી દેખાતું બે જણા દેખાય છે એટલે રાત દિવસ એ જે ડરે છે ને એ સ્વામી આવું છે બધું જો રાખવા તૈયાર છે કોઈ નહીં ઘરે આંટો મારવા આવે શું વાંધો કારણ કે ના સ્વામી હવે બે ડરે છે તો એની મુક્તિ કરવી પડશે કઈ સ્વામી કે મારિગતર કરી સાધુદર દાસ હા હાલો હું તમને સમાધિ કરાવું છું સમાધિ કરી નક્ષરધામ માં જાઓ શ્રીજી મહારાજે પૂછી રોકડી વાત આ સ્વામિનારાયણ સંપ્રદાય શું છે ન મનાય હોય જેવું છે એવું બધું કહેવાતું નથી બધું કેવાય તો મનાય પણ નહી આ જે કહીએ એટલું તો માનીયે મહાપુરુષી વગાડી પેલા દામોદર દાસ ને સમાધિ થઈ સળસર ગયા અક્ષરધામ મહારાજ જય સ્વામિનારાયણ મહારાજ હા આવો સાધુરામ આવો મહારાજ હલરા વરુ મોટો દીકરો એનું આપ તકલીફ થઈ છે વાત બરાબર છે પણ એ અક્ષરધામમાં નથી આવ્યો કૈલાસમાં ગયો છે એટલે કૈલાસ માં તપાસ કરો એટલું કેવા કેવા ખાતા આપડે બધા ગણા નથી ને આજે આજે વેદાતા હોય ગોલ્ડ મેડલિસ્ટ હોય તો આ બધું ધામ નું જુદા જુદા જુદી બધી ભૂમિકા છે ને બદ્રિકાશ્રમ ની ભૂમિકા હોય કૈલાસની ભૂમિકા હોય બધા દેવદેવ ના જુદા જુદા સ્થાનકો હોય જ તમને સમજાય ને એટલે બધું ઉડાડી જ મૂકો તો ઓલા લોકોને કઈ લખવાના કઈ શોખ હતા કૈલાસ માં છે ત્યાં અહીંયા નથી પણ મારા જેવું કેમ થયું એહોત હોત વાત જાણવા જેવી છે આ એટલે કે એમાં એવું છે કે એના મામાન ત્યાં ગયો હતો ત્યારે એના મામા એને દારૂ પાયો હતો એટલા માટે અક્ષરધામમાં નથી આવ્યો કૈલાસમાં ગયો છે બોલો એક નિયમ ધર્મ ચૂકી જાય તો અક્ષરધામ કેટલું છેટું પડી જાય છે એ બધા બહુ ગાંઠ વાળવા જેવી છે કે એ તો કૈલાસમાં ગયો છે પીધો નથી પાયો હતો મામાએ એને પાયો તો એટલે ભરાઈ ગયું અને ત્યાં તપાસ કરાવો તારો સાધુ પાછા કેમ થયું સ્વામી મહારાજ આવી છે મહારાજ એટલે ભગવાન સ્વામી હા શ્રીજી મહારાજે કહ્યું કૈલાસમાં છે આવું થયું સારું જાઉં કૈલાસમાં જો ડેસ્ટિનેશન બદલ્યું પ્લેન ઉડતો ને ડેસ્ટિનેશન બદલે ને સીધા સમાધિ કરી ગયા કૈલાસમાં મહાપુરમી કીધું જાવ કૈલાસમાં અને શિવજી ને શિવજી તરફ પધારો જાદુરામ પધારો મહાપુરસ જય સ્વામિનારાયણ કીધા અરે જય સ્વામિનારાયણ વાલા આવો આવો શું છે તો કે વાલેરા દીકરો મોટો દીકરો મૃત્યુ પામો છે અહીંયા આવ્યો છે તો ઘા અહીંયા છે અહીંયા આવ્યો છે તો કે એ રાતે ત્યાં દેખાય દે છે કે હા અહીંયા આવ્યો છે રાતે રાતે નીકળી જાય છે શિવજી એ કીધું છે દિવસે હોય છે રાતે નીકળી જાય છે તો કે ત્યાં નીકળી જાય છે ઘરે આવે છે નહીં અને ત્યાં લોકો ભય લાગે છે તો એટલે સ્વામી કે મહાપૃદાસ સ્વામી કીધું છે કે ના પાડી ને આવવા દેતા નહી સારું કે હું ગણને આડા મૂકી દઈશ એટલે હવે નહીં નીકળવા ગયા હવે રેસી જાય છે જાઓ સામે કેજો મારા જે સામે થાય અને હવે નહીં નીકળવા દઈએ સમજદાર હોટબીટ ચૂકી જવાય એવી વાત હવે અમે નહીં નીકળવા દઈએ ત્યાં રોકાઈ ગયા ને આ વર્ષો જાજા નથી હજી કૈલાસમાં હશે અક્ષરધામ કેટલું છેટું થઈ ગયું વિચાર કરો હવે ક્યારે છૂટે કોણ છોડે ક્યારે ફરી સત્સંગનો જોગ થાય ત્યારે કેવા સાધુ મળે કેવું જીવન જીવાય અને ક્યારે હવે અક્ષરધામ નું દ્વાર ખુલે યુગો નીકળી જાય ભાઈ નાનકડી ભૂલ અને કેટલી સજા હવે ક્યારે હજી કૈલાસમાં જશે હવે એની સહજાનંદ સ્વામી જોગ આ સત્સંગ દિવ્યતા એક વાર પીવડાવી દીધો બોલ બહુ વિચારવાનું કયું છે એ પ્રમાણે કરવું ના કરાચી જતા નહી અને તમે જોજો કઈ હવે આવશે નહીં અને પછી બીજે દિવસે કહ્યું કે ના સામે હવે કોઈ દેખાતું નથી બસ ત્યારે જાઓ હવે ક્યાંક કૈલાસમાં રહી ગયા છે અને તમારે પ્રાચી જવાની જરૂર નથી अल्ले एक बे वस्तु एक अक्षरधाम केट पड़ी जाए चूकी बीज के गारा हो फिर तैयार भार्य विद्यति तस्मीन आखो परिवार डरे शंकराचार्य जी कहे थे। आवा संबंधों आवा शरीर जो आकर्षित मान बैठा आकर्षण नु केन्द्र राख शरीर आवा संसार आवा संबंधों માટે એ સંબંધો થી પર થઈ ગોવિંદ નું ભજન કરો શંકરાચાર્ય દીપ્ય છે કરુણા હશે સાધુ સંતને તો ત્યારે આવું લખ્યું ને એના લખવાની તો શું કઈ ડરાવાની થોડી એમને કઈ રાજી છે છતાં આપણે એવા મૂડ છે કે આપણે કઈ માનતા નથી અને માનતા નથી ને કેટલી હદ સુધી તમે જો વિદ્વાનો લોકો બેઠા બેઠા શું કામ કરવાનું ખબર શ્રદ્ધા તોડવાનું કામ આ બહુ ભણી જાય ને એ લોકોને શ્રદ્ધા તોડવાના જ કામ स्त्र शंकराचार्य न तो बेठा बेठा विद्वा खबर आ शंकराचार्य स्त्र हो नही रचेली रचना शंकराचार्य ना आ स्त्र शंकराचार्य परम वेदांति भक्ति बात लखे नहीं लखत गाढ़ी नाखू मे એને ઉલાડી નાખો એટલે શું બાળવાની જ વાત નહીં ને એટલે કઈ કરવું જ નહીં એટલે એમ કરીને કાઢ નાખે માણસ એટલો ભયંકર છે કે ભાગવત તો કે વ્યાસજી નું નથી એ તો કોઈ બોપદેવ નામ નામ બ્રાહ્મણ નું લખેલું પંડિત નું લખેલું છે ફલાનું શાસ્ત્ર એ તો બધું પછીથી લખાયેલા છે શ્રદ્ધા જ ઉડાડી નાખવા રામચંદ્રજી એ કઈ ઐતિહાસિક પુરુષ નથી આ તો લોકકથાના મહાકાવ્ય ના નાયક છે અને એને બધા કલ્પનાથી ભગવાન બનાવી દીધા છે બાકી કઈ રામ થયા નથી ઐતિહાસિક ઘટના નથી વાંચો ઘણા એવા લેખકો થયા છે લખે એ પાછા પ્રમાણ શું આપે જુઓ એમાં કુંભકર્ણનું તમે જો રાવણનું તમે ચિત્ર જુઓ તો દસ દસ માથા તેવો કોઈ માણસ હોય આપડે કે જ્ઞાન ના હોય દસ માથા લાઈનમાં હોય એવો માણસ તો પૃથ્વી પર ક્યાંથી ફરતો હોય તો કુંભકર્ણ નું જે ચિત્ર આપે છે વાલ્મિકી રામાયણમાં કે ચોસઠ જોજન સુધી બે કિલોમીટર ગણો તો કેટલા થયા એટલા કિલોમીટર લાંબી મૂછો હવે આવું જ કોઈ માણસ હોય હોય હોય ન હોય એવું થાય ને એટલે જો એટલે જ માટે રાવણ પણ કોઈ આવો વાસ્તવિક પુરુષ નથી દેખાય માની શકાતો કુંભકર્ણ પણ માની નથી શકાતો એટલા માટે રાવણ અને કુંભકર્ણ જો ઐતિહાસિક ન હોય તો રામ પણ ઐતિહાસિક નથી આવી વાત કરી નાખે એટલે ભાઈ રાવણ હોય થોડો એની વિકૃતિઓ જે છે એનું ચિત્ર દોરીને દસ માથા વાળો કર્યો હોય તો આટલી એની તાકાત છે છતાંય માણસ સવડે રસ્તે નથી કુંભકર્ણ કેવો છે કે આળસુ છે પ્રમાદિ છે આવો છે તેવો છે તો એ કેવો હોય તો એનું ચિત્ર છે થોડો રૂપક ભાગ પણ હોય પણ એનો અર્થ એવું નથી કાલ્પનિકૃષ્ણ પણ કાલ્પનિક છે આમ આમ કરીને ગમે તેમ જીવમાં કાઢી નાખવું છે બધું એટલે ભણેલા છે ને બહુ ભણેલા આવું બેઠા બેઠા કરી રાખે પણ વાસ્તવિક છે સંસાર માટે સંસાર આવો છે भजन कर मुख्य बात है छता हजार आम जुवे तो श्लो कहीं पूरा थी जाए अर्थ समझा पूछा मरण वक्त मरण पु शू बी परिस्थिति थे बात करी सा एक तो शरीर पड़ू है कोई प्रेम ठीक है राखवा तैयार नहीं बीजू विचारो तब કોઈ પણ વ્યક્તિ મરી જાય તમારી ગમે તેવી પ્રિય હોય બહુ વિચારે વિચારીને સાંભળજો અને વિચારે વિચારે મનમાં મનન કરજો હું કહું એની સાથે સાથે ગમે તેવી પૂજ્ય હોય ગમે તેવી પ્રિય હોય ગમે તેવી અંગત હોય ગમે તેવી પોતાની પરિવારની વ્યક્તિ હોય એ મૃત્યુ પામે અને દુઃખ થાય દુઃખ થાય દુઃખ થાય એ દુઃખનું વિશ્લેષણ કરો ઈમાનદારીથી તમે વિચાર કરજો આજે બહુ આમ નગદ વાત કરવી છે દુઃખ થાય સો ટકા એ દુઃખનું વિશ્લેષણ કરો દુઃખ શાનું થાય છે આપણા દુઃખનું દુઃખ થતું હોય છે એ વૈયા હવે અમારું શું આ સિવાય બીજો કોઈ પ્રશ્ન હોય તો કયો એ વૈયા હવે અમારું શું હવે અમારે દિવસ કેમ કાઢવા અમારે હવે કોનું મોઢું જોવું અમારે બે વાત કેવી હોય તો કોની કેવી પછી એના પરિવારના નાના બાળકો નિર્દોષ છે ને ગઈ સાલ એક છોકરાનું એક્સિડન્ટ થઈ ગયો હતો પછી એનો નાનો ભાઈ હતો એનું પછી આવ્યું હતું તો કે હવે હું કોની સાથે રમીશ પ્રશ્ન ક્યાં છે સૌ પોતાનો જ વિચાર આવે હજી સુધી કોઈને બીજાનો વિચાર નહીં આવ્યો હોય બહુ બહુ મર્મ વાત છે વિચારો તો હલી જવાય એવી ગયો એ પડ્યો છે પણ વિચાર આપણે દુઃખ થાય છે પણ દુઃખનું વિશે વિશ્લેષણ આ છે કે હવે અમારું શું કોઈ એમ નથી વિચારતું કે એ ગયો એનું શું થયું છે એની દુર્ગતિ થઈ સદગતિ થઈ પશુ ગયો ભૂતપ્રેત માં ગયો નરકની માં ગયો ક્યાંય ગયો બિચારો અને એને એસી વગર ચાલતું નતું શું કરતા છે આવી ગરમી કોઈપાળા પગ મૂક્યો નથી એસટી ગાડીઓમાં ફર્યા છે આ મર્સિડીઝ ફર્યા છે બીએમ ફર્યા છે એનું શું થતું છે જમદૂતો ને ધોકાવતા છે મારતા છે એ તો એક ગોપીચંદ ની માં નીકળી એ ગોપીચંદ ને કીધું કે બેટા તારા બાપને મે જમને લઈ જાતા જોયા છે તે દીથી મને ખાવાનું ભાવતું નથી ને ને નિંદ નથી આવતી દીકરા તું મારો એકનો જ દીકરો છો આવડું મોટું સામ્રાજ્ય છે પણ તું ભક્તિને માર્ગે જા ભગવો અંચલો પહેરીને તો તારી ને તારા બાપની મુક્તિ થાય એવું હું ઈચ્છું છું એક નીકળી ગોપીચંદ એક નીકળી એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું જનની જીવો રે ગોપીચંદની ટૂંકમાં કાઉસમાં ઇન્ટ યુનિટેડ કોમાં બીજી બધી મરો જનની જીવો રે ગોપીચંદીવો આવી જીવવી જોઈએ છતાં એમણે કીધું ચોખ્ખું મને દુઃખ છે રહે તોય મને દુઃખ છે છતાં આ દુઃખ હું સહી લઈશ પણ તારી ને તારા બાપ મુક્તિ કર એનું કલ્યાણ કર એનું શું થતું છે એ શા માટે દુઃખ ભોગવે એના સુખ માટે કઈક કરો કોઈ વિચારે આપણો જ વિચાર આવે હવે અમારું હજી નાના છોકરા છે તમે ગયા પણ ડગલે ડગલે તમે અમો ઢગલો ઢગલો યાદ આવ્યા કેમ નાના નાના કામ તો તમે નિપટ્યા મોટા મોટા કામ તો હજુ બાકી છે હજી દીકરાઓને એડમિશન અપાવે છે પરો છે આ અમારે કોને કયો હજાર નાના મી હતી ને પછી છેલ્લે પત્ની હતી નાના બે બાળકો મૂકીને ના ધણી ગુજરી ગયા છે પછી આજ ફેરતી જાય બોલતી જાય અરે તમે આવી ગયા હવે આ બે નાના છોકરાનું શું કરું હારે બાંધી દો ભલે એના દુઃખ ને આપણે દિલસોજી છે કોઈ એવું નહીં લેતા આપણને એના પ્રત્યે હમદર્દી નથી પણ મારું કહેવાનું એ છે કે કોઈ ઓલાનું તો વિચારતું જ નથી પોતાનું વિચાર હવે બે નાના બાળકો છે જેમ શું કરશું આનું શું કરશું આ ઘરનું શું કરશું આનું શું કરશું એવું જ છે એક ભાઈ ગુજરી માં ગુજરી ગયા એક જણા ને પછી એના સંબંધીઓની બધા આવે પછી શોખ કરે છે બેઠા હોય ને ત્યાં માં અકેલી ચલી ગઈ ત્યાં બીજું આવીને અરે બધાને છોડીને માં હવે ગયા ત્રીજવા કેવું દુઃખ છે તમને બધા બેહાડી ને લઈ જાય એકલી ના જાય તો કેમ જાય લેવા હું ટાટા સુમો આવી એક બાજુ રોવું એક બાજુ દાંત આવે આજે અમને એકલા મૂકીને અમારો ઓલા નથી તમે એકલા રખડી પીડા તમે કઈ ચાર પાંચ જણા છો સાત આઠ જણા છો ઓલું એકલો ન્યા ઓલા સમુદૂતમાં ગોદા ખાતો હોય છે એનું કોઈ વિચાર સાચી વાત ને એનું શું એમાંય તમે જો વાસ્તવિક ઓ બધી વાત કાન ટાળા રાખી સાંભળજો જો ઘર નો વ્યવહાર બધો પતી ગયો હોય છોકરાઓ સેટ થઈ ગયા હોય ધંધો સેટ થઈ ગયો પરિગયા હોય બધી લોન ભરપાઈ થઈ ગયો હોય કશું જ ન હોય બાકી રહ્યું અને જો ગુજરી જાય તો શું કે ભગવાન ની જેવી ઈચ્છા તો નથી હોતો શોખ નથી હશે આમે હવે બીજું એમનો કોઈ કામ તો રહ્યા નતા સા થઈ ગયા અને પછી હવે જે દી તો જવાનું જ હોય છે જેવું ભગવાન ને ગયું સાચું બીજું શું બોલો એક જણાને ને કોઈ ખબર એ ભાઈ તમારું ઘર સળગે છે કાઈ વાંધો નહીં છે પણ એની તમારી જો બધું કામ પતી જાય તો એટલું દુખ નથી બાકી ઓ ગયો એનો તો કોઈ જ વિચારતું નથી એ તો એક આપણે કુંડલના નીકળ્યા કે એનો વિચાર કર્યો એના હાથી દીકરાનું અવસાન એટલે ધામમાં ગયો ખબર પડી મારો દીકરો ગયો ઓ આ ઘરપુર પાસે કુંડલ ના રહીબાઈ સાકર મંગાવી ખોબે ને ખોવે આખા ગામમાં સાકર વેચી આવી જનતા મળે કોઈ કે તું ગાંડી થઈ ચો માં આ છોકરાવસ્થાનો લાકડીનો ટેકો કેવાય તમારો ભોગવીને આપણે પડ્યા છીએ આપડે બધું અમારે રહેવું પડે છે બાકી સુખ સુખ તો આ મારા વાલાના ધામમાં ચરણમાં એમની મૂર્તિ પાસે સુખ છે અહિયાં આપણે ક્યાં ભાવના પીડ્યા છે તે ઠેબા ખાઈએ છીએ તો મારા છોકરાના કેવા ભાગ્ય કે મારા પેલા શ્રીજી મહારાજ ના સુખે સુખ્યો થયો અક્ષરધામમાં ગયો અને અક્ષરધામ નું રાજ મેળવ્યું તો સાકર ન વેચું તો શું શું વેચું હું મારી પાસે મેવા મીઠા નથી એટલે સાકર વેચું છું બાકી મોત લાડુ ઉછાળું રાહિબાને શોખ નથી એના દીકરાનો વિચાર કરે તમે અમારું ભૂલી જાઓ અમારે શું આવી કોણ માં મળે જોયું કોક આવા નીકળે છે જે ગયો એનો વિચાર કરે છે એ સુખિયો થાય સુખ્યો બધા જ પોતાના દુઃખનો વિચાર કરે છે અક્ષરાનંદ સ્વામી એક વાત લખી છે કે એક જણો પત્નીના બહુ વખાણ કરતો એટલે આમાં વાત હોય તો પુરુષ પણ સમજી લેવાનો એટલે ઇંગ્લિશમાં નહીં લખતા હી ને સી આમ પબ્લિક કરીને એ બે લખે તમારે સમજી જ લેવાનું એ તમે સામે છો અને આપડે બોલનારા આ ઘણા લોકો નથી સમજતા ને એટલે શું લખો કે બધા સ્ત્રીઓ જ આવું કર્યો છે પુરુષો શાસ્ત્ર રચનારા છે એટલે એને આવું કર્યું ભાઈ બધાનું બધું લખ્યું છે તને કોડાલાલ કઈ ખબર ન શું ને તમે ભાઈડા કહે અને આવું કેનારા લગભગ શું છે એ સચિદાનંદને વાંચ્યા હોય રજનીશ ને થોડો વાંચ્યો એ વિચારો પોતાના મગજમાં શબ્દો નું કરે બાકી કર્યું છે કે ધર્મ છે એનું કારણ છે પોતે તો વિચાર્યું નથી ને એ તો વમન કરે છે કોઈનું ત્યારે સાચો ધર્મ કે સાચું ચિંતન ત્યાંથી શરૂ થાય છે માણસ પોતે વિચાર કરે આનું આમ કેમ છે તો એક જણો એના પત્નીના બહુ વખાણ કરે એ મારી પત્ની તો મને જમાડ્યા વગર નહીં પાણીનો ગ્લાસ આપે ઢોલિયો ડાળી દે આવા પત્ની કોઈને મળે નહીં બહુ બહુ બહુ વખાણ કરતો હતો એનો ભાઈ બનકે સંબંધ જે હશે એ કે ભાઈ આ કળજુગ છે અત્યારે આવી તું ઠેઠ સતી સાવિત્રી જેટલી વાતો કરી નાખે છે વધારે પડતી છે એમ હશે તારા ઘરના નહીં એક જણો કેતો હતો કે મારે તો મારા પત્ની તો દેવી છે દેવી બીજો કે મારી દેવી છે પણ કોને એટલે બહુ વખાણ કરતો એટલે ઓકે ભાઈ એટલું બધું ન હોય તમે સતી સાવિત્રી ના એ વાત કરી નાખો તો કે ના ના તને મનાય નઈ તને મારી ઈર્ષા આવે છે ઈર્ષાની વાત નથી મિસ્ટર પણ જો તમને એવું હોય તો હું તમને થોડું થોડું આપડે ખાતરી થાય તો હું તારા પત્ની પગે લાગુ એમાં શું આવું માણસ પાત્ર મળતું હોય તો એ પગે લાગવા જેવું કહેવાય એમાં શું આરતી ઉતારવી જોઈએ લક્ષ્મીજી ને ઉતારી એમ એમાં ખોટું નથી તો શું કરવાનું બસ થોડું શીખવાડ્યું કે તું આજે ઘરે જા એટલે અત્યારે ભૂખ દઈ પડી જાય અને મોઢામાં કઈક આપ્યું છે ચડાવી જયે એટલે તરત મોઢામાં ફીણ આવી જાય છે પડી જાય છે પછી જોઈ ખેલ કરી રાખજે તું જોઈએ રાખજે હું એમ હા કસોટી થઈ જાય ને તને નકામો બ્રહ્મા રેવો કાવું છે એમ હવે પેલો ગયો અને આ બધા શીખવાડ્યું એ પ્રમાણે પેલો જઈને તો ઘરે જઈને હજી પાણી પીધું ન પીધું કોણ શું ફ્રંટી ખાધી ને પીડ્યો લાંબો ઘરનારા રસોડામાં લોટ માનતા એ જ ટાણે એનો ભાઈ બંધ આવ્યો એટલે કે શું છે ભાભી અરે જો ને ફાટી પીડ્યા થયું શું થયું આમ ના હા કઈ તો પાણી નું પીવે નો પીવે ત્યાં તો બસ લાંબા થઈ ગયા હવે શું કરવું મારો મોનો છેડો લો એટલે પોક મૂકવું રોવા જતી હતી ખબર છે ક્યાં ભાઈ આ ગયા છે આ ટાણું છે તમે કઈક જમી લો પછી છે ને કઈક બેદી સુધી મેળની પડે એટલે તમે થોડુંક થોડોક તમે જમી લો જે ભાવે જમી ગયો પછી હું એ બેઠો છું તમે જમી લો કરવાનું રોવું પડે કરવું પડે પછી તમે થોડુંક ખાઈ લ્યો જે છે થાવાનું થઈ ગયું બીજું શું મને દુઃખ છે મારો ભાઈ જતો રહ્યો તો તમને દુઃખ હોય ભાભી પણ હવે બીજું શું થાય લો જમી લો થોડું એટલે હા એ વાત સાચી પીડો પીડો સાંભળે વિચાર કરો તેઓને રસોડામાં જઈને પછી ખીચડો બનાવતા દહી ને ખીચડો ઝડપથી આઠે ઠુંબડા એ દહીં ખીચડો બરાબર જમી કરીને પાણી બે ત્રણ ગ્લાસ ભટકારી બરાબર ફૂલ ટાકી કરી અને આવ્યા આવીને પછી કે હવે રિયો રિયો હઢામાં ઉપર બે નીચે બે સોનાના દાંત ની ચડાવ્યા આ હળગાવી સ્મશાનમાં વયું જાય આનો ભાવ કેટલો સોના તે આમ જવા દેવાય કાઢી લેવા પડે તો એ કેમ નીકળે તો હવે ગયો લે ને દસતો જોઈ જાઓ હવે ઈ તો ગયો છે આ ઠોક છે આ ભાઈ મારો હારવાર કાસળ કાઢવા માંડે બેઠો છે શું છે આમાં મોઢું પોળું કરી મારો મારવા માટે દસ્તો ઉગાય માં અને આ પગેથી માર્યો હવે ઉભો થઈ ગયો નઈ હવે તું જે પતિવ્રતા કે છો ને હમણાં ભૂખો વાળ દે છે અને ઓલો હફળકડું લોઈને બેસી અને પછી જે ઓલો કવિ નહોતો તો કવિ થઈ ગયો એ બોલ્યો એ સાંભળજો એ ધન છે મારી પતિવ્રતાડો જરા દાંત વગર વાકે આવું થયું ન થયો એ પછી વાત છે પણ સંસાર આવો છે અને કેવો છે સમજી લો એક જગ્યાએ બનેલી ઘટના હોય એમાં તરત તમને હા પડશે ભાઈ ગુજરી ગયા પછી પચાસ હજારની કઈ એવી કિંમતી વીટી તે ગમે તે કાઢી જ લેવી છે કોઈ જવા દે આ જવા બોલ આ વાસ્તવિક વાત છે ઓલી ભલે એમાં કઈક ભેદ છે અને થોડું એ પ્રમાણે કન્સેસન સાંભળી શકાય પણ આવું હોય ખરું થોડું ઘણું તે વીટી કોઈ રીતે નીકળે નહિ અને થોડો સમય ગયો હોય પણ પેલી ભૂલી ગયું હોય ને કોઈ રીતે નીકળે નઈ અને કાઢવી કેમ માનસો સાવ સાચી વાત આંગળી આંગળી છે બટકાવી દો ને તો ખૂડી મૂકી કાઢ લીધી પછી આંગળીને બટકું નાખી દીધું અંદર બાંધી દીધું અમને લોહી તો કઈ નીકળવાનું નતું અને ન્યા પણ નાના મી ઉચકા જોવાનું છે પાંચે પાંચ આંગળી છેક નહીં વીટી કાઢી લીધી આ વાસ્તવિક વાત છે આ જાય અને એની સાથે શું થાય પરિસ્થિતિ છે આભુજુ કેટલો સંસાર છે એક હાસ્ય કલાકારે રમુજી વાત કરી છતાં રમુજી હશે પણ છતાં એમાં કાંઈક સત્ય પછી શરૂ કરીશું પણ વાત સાંભળવા જેવી ખરી પાંચક વર્ષ પહેલા દિલ્હી લાઈનમાં બે ટ્રેન ભટકાય માલગાડી ગુડ્સ ટ્રેન અને એક પેસેન્જર ટ્રેન એ અથડાઈ હતી અને ઘણા માણસો મરી ગયા હતા આ હાસ્ય કલાકાર ત્યારે કઈ દિલ્હી બાજુ કે કલકત્તા બાજુ ટ્રેનમાં હતો છાપામાં બે ચાર દિવસે બચી ગયો માણસો તો ઘણું મરી ગયું કઈક સો મરી ગયું તો એવું બધું હતું આ આબાદ રીતે બચી ગયો તો એ પછી ઘરે આવ્યો ત્યારે એના તો કેટલા મનોરથ હોય કેટલી કેવી ખુશ થશે કે જો આવી ગયા એમ સારું થયું આવી ગયા હા એટલે હાસ્યલાક હું પછી હરખાતો હરખાતો ઘરે ગયો પણ જેવો ઘરે ગયો ત્યાં તો મારી પત્ની સામે છાપું પછાડ્યું આ વાંચો વાંચો અરે હરખ ની વાત પછી પેલા વાંચો પણ શું છે આ વાંચો આ જે ઓયલા ટ્રેન માં મરી ગયા બધાને સરકારે પાંચ પાંચ લાખ દીધા અમારે તમારી પાસે આશા જ નહીં ને જો આ વાત અતિશય લાગે છે ને પણ સુરેશ દલાલ ને તો ચિંતક છે ને એક વિચારક પુરુષ છે ને જમાના બધી રીતે જોયું એને આ એક વાક્ય લખેલ એને ભલે હું બધી વસ્તુ જે હોય તે પણ મેં તો બહુ સમાજ દર્શન કર્યું છે મોટા મોટા ને બધા એના ક્રિમિશન એમાં ગયા છે જોયું છે આ બધું સમાજમાં સ્મશાન માં ગયા હોય જોયું પણ અને પરિવારોને મળ્યા હોય છે પણ એક વાક્ય તો મારા મનમાં દ્રઢપણે આટલા વર્ષના અનુભવ પછી ચોંટી ગયું છે કે કોઈ પણ માણસ મરી જાય કોઈ પણ મરી જાય પાછળ જે વધે છે એ લોકો માં આર્થિક જ વિચારો હોય છે આર્થિક ચિંતા નજ હોય છે મર્યા પછી વિચારો એ જ આવે કેટલું છે કેટલું છે શું છે અને તમે જુઓ આ વસ્તુ પણ વાસ્તવિક કોઈ માણસ મરવાની અણી ઉપર હોય અને તમે વ્રત ડોસા હોય છોકરાઓ જોજો ભેળા થઈ જશે એક બે બઉ વાસ્તવિક વાત કઈ નામ લખાણ કરી નાખો એટલું આનંદ દઈ દેવાનો છે આટલું મારે દઈ દેવાનું છે આનું આનંદ દઈ દેવાનો છે બોલો શરીર હાલે કે ના હાલે સાચું કેજો પતાવે છે કે નઈ આને બોલી નાખજો કોઈને દીધું હોય તો ક્યાંય દાઇટ્યું હોય મૂક્યું હોય ક્યાંય તમે આમ રાખ્યા હોય કોઈ શેર બજાર ક્યાં મૂક્યા હોય કોઈ દોસ્તાર પામ મૂક્યા હોય તો બધું બોલી નાખજો ભી નાખજો વિચારો કેવો મુંજાતો હોય પણ હબડાવી હબડાવીને પૈસા ઓકાવે અને એવા આપડે તો ઘણા જોયા છે કે કાળો કકડાને સુખે મરવા ના દે ત્યાં બાજતા હોય છોકરાઓ એને તમે કેમ વધારે દઈ દી લેર માં ફરે ગાડીઓમાં ફરે છે તો હજી તમારે એને દઈ દેવું આવું નથી થતું બોલો બિચારો વ્રત એને તો બધા દીકરા હરખા હોય ભાઈ હોય કે મારું છે મારી સંપત્તિ છે તો મારે તો ચારે દીકરા હોય કે ત્રણે છોકરા મારે હરખા છે એને પ્રારબ્ધ સુખ્યો થયો છે તમને ભણાવ્યા તમે માસ્તાના માથા પાટી મારીને ઓલો બિચારો કાળા મહેનત કરી કે આખે ચશ્મા આવી ગયા બબે ત્રણ ત્રણ તાર ત્રણ નંબર એટલા ઓળો થયો ભીણો તય ડોક્ટર થયો છે કે એમના તો નથી થયો ને તમે પંદર વર્ષના ત્યાં સુધી ગીલી દંડે રમતા હતા એમાં એનું છે બાપ ને તો હોય પણ તમે જોવો કેવા ભરાય જાય અને એવા પણ હોય છે કે છોકરાઓ હોય ધીમે ધીમે ભરી પરણી આયા અમદાવાદ એવા કેટલા છો નામ નથી આપતા પછી છોકરીઓ વૈયા જાય છોકરા વૈયા જાય ડોસો ને ડોસી બેરી પછી એનું કોઈ સેવા કરે નઈ છોકરો કોઈ પૂછવા નું આવે કોઈ પૂછવા નો આવેલા આ ડોહા ને ડોહિ પછી બિચારા એમને અડિયું કાઢે ને એ એને અથડાય પીટા એને એ પછી લોટ બાંધતો હોય ડોહો કથરો જ પકડી રાખતો હોય राधी दिए बोलोक नहीं आवा परिवारोसा डोसा कोई पूछवा ना वास्तविक वा नाम नहीं आप एम एकादो मरी जाए डोसो के डोशी पी एक रे आडोशी पाड़ोशी निस्वार्थ भाव सेवा करे मानव सेवा प्रभु सेवा એમ માનીને એને રોટલો ઘડી દે માંદે સાજે દવાખાને લઈ જાય ડોક્ટર અડધી રાતે તેડી આવે એના પગ દબાવે ઉકાળા પાણી કરી આપે દૂધ પીવડાવે મોઢામાં ચમચી મગનું પાણી પીવડાવે આવી રીતે પોતા મૂકે તાવમાં આપવા બહુ સેવા કરે ભગવાનની જેમ એની સેવા કરે હે પણ હવે એકલો વિધો છે ને પણ એમાં ખબર પડે હવે ડોહો કે ડોસી જવાના થયા જ છાતી ઉપર હાથ મૂકીને કઉ છો જેટલા સંબંધી હશે ને બધા ભેડા થઈ જાય અને હજી ઓલાનો જીવ ન ગયો હોય ત્યાં આ ફ્રીજ તમારે છે બલ્ટી માં બાજે રોકડ હોય તો કઈ દેજો ઈ આ લેજે આ ઘરેનું આનું આ ઘરેણું આનું આટલા રૂપિયા આના એટલે હતા બધું પચાવી જ ઓલા બિચારા ને કઈ જેવું હોય ન હોય પણ બધું જ એક નાનું ડબલું રહેવા ના દે ને આ મરવા પીડ્યા હોય લેસ નો બાટલો બધું જ કરી અત્યાર સુધી તો જાણ્યું છે ને આ સમાજ તમે જોવો આમાં મારે આ કઈને હજી શું કેવું છે એવો કોઈ નીકળે છે કે જે મરવા પીડ્યો છે એને પૂછે તમે જવાના થયા છો તમારી કઈ ઈચ્છા હોય કે દાન પૂજન કરવું સત્કર્મ કરવું તમારે કઈ સાંભળવું હોય કીર્તન સાંભળવું હોય કે ભગવાનની પૂજા કરવી હોય ઠાકોરજી નું કઈ પૂજન અર્ચન કરાવવું હોય તમારા મનમાં કંઈ હોય તમારું સારું થાય એવા કેટલા હલો બોલો હમ એની ચિંતા કરે એવા કેટલા તમે કેજો કે તમારો કઈ મનમાં રહી ન જાય આ પૈસો તમારો છે બાપા તમે તમારા સત્કર્મ કરો તમારા રૂડા માટે વપરાય જાય અમે એમાં રાજી છીએ બોલે ઉલટા જો ત્યાં સુધીની વાત છે એક દર્દી હતા ને એ બહુ કમાણી કરીને બિચારા ભેળું કર્યું અને એ હોસ્પિટલમાં હતા આપડા ગરીબ ઓળખી તા એ અત્યારે રાજકોટમાં છે એને જોવા ગયા હતા એનો હાથ પકડીને જેવલો ડોસો રેડ્યા ને આપણે ભાઈ હતા એ થોડા આપણે આમ ઓમ પરિચિત એટલે એ આવીને એને વાત કરી કે સામે એને મારો હાથ પકડીને જે વડીલ રડ્યા છે એ કે હું હાવ જીવી જાઉં એવું છું હું હાવ જીવી જાઉં એવું છું મારી પાસે રૂપિયો બહુ છે તો પછી વાંધો હું છે વાંધો એ છે કિડની બદલાવાની છે પૈસા આપવા તૈયાર છું પણ છોકરા આપતા નથી છોકરા કે છે હવે તમારી કિડની બદલાવી જીવીને શું કરવું છે વયા જાઉ વયા જાઓ ઓલો માથું મૂકીને રડે હો કે મારું આમાં હાલે નહીં હું શું કરું ખુબ છે છોકરા કે છે આપતા જ નથી હવે હું એ બધા ખર્ચા કરીને કરું છું બહુ ખાઈ લીધું બહુ પી લીધું બહુ ફરી લીધું જીવી નડવા ના છો ને ડોસો ચોથે એનો કોઈ વિચાર કરતો નથી પૈસા વપરાય જાય ને શા વાપરી નાખો શું ખર્ચી નાખો ના વાપરે તો એ જાય એના માટે ભલા સત્કાર તો કોણ પૂછે क्य येदेशन उरण दबा घनश्याम महाराज सहजानंद साबे अयोध्या पूछे पिताजी भगवान आपने शीखवाड़े तब जु बापू हाँ अनंत कोटी ब्रह्म ना बाप ધર્મદેવને પૂછે છે પિતાજી આપની કઈ ઈચ્છા હોય તો કે છો આખી જિંદગી તમે ધર્મ સહિત ભક્તિ કરી છે કૃષ્ણની સેવા કરી છે પૂજા કરી છે પણ કઈ ઈચ્છા હોય તો જે બોલ છો ધર્મદેવના કેવા હરખાણા બેટા તેને શ્યામ હા એક ઈચ્છા છે બોલો બોલો મારે અર્થ સહિત ભાગવત છે બહુ સરસ પિતા તરત જ સરસ મંડપ રચ્યો વિધિવત બ્રાહ્મણ ને બોલાવ્યા એવા કુળના આચાર ને જાણનારા બ્રાહ્મણ ને બોલાવી વિધિવત પૂજન કરી અને બ્રાહ્મણ પાસે સાત દિવસ ધર્મદેવ ને વ્યવસ્થિત સાચવી સેવા કરી બેસાડી અને ભાગવત કથાનું શ્રવણ કરાય અને પછી પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી અને ધર્મદેવને દિવ્ય ગતિ આપી આ શીખવાડે છે આમ તમે જોવો કે આ બાકી કોણ પૂછે એક બિચારા ડોસા ના પાસે ખરેખર સોનાની ચાકળી હતી સાંકળી હોય ને આપણે ચેઈન બોલીએ જૂના જમાના સાંકળી કેતા સોનાની થોડું ઘણું માંડ માંડ કપભરાઈ ગયો માંડ માંડ બોલાય એટલે બોલે તે માંડ હાંકળે એમ બોલાય હાંકળે એમ બોલાય એટલે એને એ હાંકળી દેવ મંદિર દઈ દેવી ઈ બોલા છોકરાને ખબર પડી ગઈ કોઈ નહીં હોય ને ત્યારે ડોહો બોલ્યા છે કે મારી સાંકળી લાવો તો દેવ મંદિર માં મારે રામજી મંદિર માં કૃષ્ણ હવેલી મારે આપી દેવી છે ઠાકોરજી માટે ઈ છોકરા સાંભળી ગયો એટલે હવે આપે એટલે પછી કોઈ આવે ને સંબંધીઓ ત્યારે ઓલો ડોહો જોર કરીને બોલે હાંકળી હાંકળી એટલે ઓલા કે ભાઈ બેટા આવો ને હા બાપા કઈક કહે છે સાંકળી હાકળી એને આ એટલો કપ થયો છે મરવાનું ટાણું થયું છે એ તો એને તલ હાંકળી ખાવી કચરિયો હોય કચરીઓ તમે સમજી તલ સાંકળી કચરિયા તું તલ સાંકળી નાના ન ખવાય બસ એ જ દુઃખ છે હું એ ના પાડું છું મીંડા હાંકળી પણ કાંઈ વાય કર્યું એક ડોસો મરવા પડેલો એને છોકરાને કે દીકરા હવે હું જવા નથી મારો પૈસા ઘણો છે તમે એમ કરજો મારી બીજી તો કઈ ઈચ્છા નથી પણ એ એક ડબો ઘીનો રામજી મંદિરે ડબ્બો ઘીનો કેટલા પૈસા થાય અરે બાપુ બીજા ઢીલો પડી ગયો સારું કાંઈ વાંધો એક ડબ્બો તેલ આપજો તેલ નો તેલ નો ડબ્બો એક બાર મહિના નીકળી જાય છે આપણે એક ડબ્બો ઠાકોર દ્વારા દઈ દેવો અરે સારું કાંઈ વાંધો નો એક ડબ્બો એર ઇન્ડિયા આપજો એર ઇંડિયો એર ઇન્ડિયા એક ડબ્બો હ કેટલો મોંઘો એક કાંઈ વાંધો રોજ મારા નિમિત્તે ઠાકર દ્વારા એક ગળો પાણી ભરી મૂકજો ઠાકોર એમાંથી પાણી પીશે ને તોય મારા આત્માને ગતિ થશે એટલું તો મારા દીકરાઓ કરો રોજ એક ગડો પાણી ઠાકર મંદિરે મૂકજો રોજ પાણી મૂકવા જવાનું રોજ આ સ્વાર્થી દુનિયા ની વાત કરું છું તમને ઓ રોજ રોજ પાણી મૂકવાનું આ વરું ઘરના કામ ઓછા છે આ ચાર ચાર પાંચ પાંચ ભેંસના વાસીદા કરવા તે પોદડા ઉહડવા બાપાનું કામ નથી થતું બધા પોદડા ઉહડે અને મોસમ હોય વાડીયા જવાનું હોય ત્યાં રોજ કોણ ઠાકર દ્વારા રોજ ઘડો પાણી મુકવાનું જાવ બધો હોય નહીં કરો ના એ નો થાય બીજું કે થાય એવું કયો હારો લ્યો હું ભાવ ને તમે હવે કાંઈ નહી કરો ટાઢે પાણી નાઈ નાખજો एट बापो मरी गए तारे कोई मरी जाए शोक हो सूतक ना कोई दी गरम पानी नवाय टाढ़े पानी रीत पड़ी गई आ टाढ़े पाव संसार आ कई कर दुनिया भाई आवा कहीं ना थे कह तो मुकी दियो बापो मरवा पड़ो तो અને હમણાં હવે શું બસ કઈ વાંધો નહીં એમ્બ્યુલન્સ ને ફોન કરી દો આવે એટલે આપડે બાંધીને મૂકીને સ્મશાન લઈ જાય બીજો છોકરો કે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ લગાવે એવો કેવો બાપા મોટો સમ્રાટ નો દીકરો છે તો આપડે નું સન્માન અને એમ્બ્યુલન્સ મોંઘી કેટલું ભાડું દેવું પડે અહીંથી વાત કરો એમ્બ્યુલ તો શું કર્યું રીક્ષા છકડા રીક્ષા મૂકી દેવાનું બાંધી લઈ જવાનું બીજું સસ્તું પડે તો ત્રીજો કે છકડો રિક્ષા એ સસ્તું આવે છે તમે છકડો રિક્ષા લેવું યાર હારો ત્રીજો કે એમ કરો તો એટલે પેડલ રિક્ષા હોય પગે ચલાવે રેકડી હૉરી જે હોય ને એમાં મૂકી દેસુ પાછળ કેવી મોટી હોય છે ડેકી એમાં મૂકી દેવાનું ને એમાં એમાં એને ભાડું દેવાનું ને તો શું કરો રેકડી પડી જ હોય છે ઊંડો ઊંડો હતો ને એ સાંભળી ગયો આખું એના સાંભળ્યું ચેપ્ટર એમ્બ્યુલન્સ ના ખર્ચા નથી કરવા છકડા રીક્ષા નથી કરવા ઠેલણ ગાડી ના નથી કરવા ઓલી લારી નાય નથી કરવા એટલે બાબો ઊંડો તો ને એમાં જીવ બહાર આવ્યો છોકરા આપણે હાલી લઈએ આપણે હાલી લઈએ કે છોકરા ટેકો કરો ને કે જાઓ કોઈ ખર્ચા નથી કરવા જો આ સમાજ એની બધી વાતો આપણે લઈએ છીએ <laughs> वास्तविक ते जु घनी जगह कोई मृत्यु पिस्सा छोरा शब पीड़ू स्मशाने लगे अपनी वेना पर जा। चले शंकराचार्य श्लोक पर चा के संसार केव स्वार्थी है ये शंकराचार्य समझा शब पीड़ो पे चार छोकरा आई जाए એમાં એક જણ હોય ને આવીને તરત ગોટાળો તો હાલતો જ વહીવટનો એ જો પેલા મારું ચોખ્ખું કરો પછી છે લાશ બહાર નીકળશે આ હકીકત છે બાપુજી ને લાશ બહાર નીકળશે નહીં તો કોઈ ભૂંડી નથી થાય છે કે નઈ કયો ઘણી જગ્યા થાય છે આ હોસ્પિટલમાં તમે જો પેલા પૈસા ગણી દો પછી લાશવું પડશે થાય છે ને ઘણી વાર થાય છે આપો અને જેવું એટલે કોઈ બઉ સરસ કહ્યું છે ઉગાડી આંખ ના છે આ ભાઈ બધા સંબંધો ઉઘાડી આંખ છે આ બધા સંબંધો બાકી જરૂર કરતા વધુ લાશ પણ ઘરમાં કોણ રાખે છે तो उगा बरूर करता है सामग्री स्मशाने गोटवाई जाए ली जाएत साहित्य में अपने किए के धना भूम पशवा ग्रह द्वारा પરલોક માર્માનુ ગૌ ગતિવ હવે અબ્દ ને ઉઠાવે છે ચાર નાળિયેર વાંધા છે દેવાનંદ સ્વામી તો બહુ સરસ વર્ણન એનું કર્યું છે એ કેવી રીતે નનામી ઉપડે છે નરસિંહ મહેતા એ પણ બાળા ભર ની પાલખી ગીત લખ્યું છે દેવાનંદ સ્વામી પણ અંતે જવું એકલામાં એમાં બહુ સરસ કાયા તારી કંચન જે રાખમાં રોળાશે એની સરસ એમાં લખ્યું છે એ નનામી ઉપડે ખોખરી દોણીમાં તારી આગ જ લેવાશે અને તારી પ્રિયા રંડાશે બહુ સરસ એમણે લખ્યું છે બધા લખ્યું છે આમ આવું છે જ સ્મશાનમાં ચિત્તા ઉપર કાયા ખડકે છે અગ્નિ દાહ છે એ અગ્નિ એટલે શબ્દ बाड़े ये वक्त कबीर साहब पास दर्शन करे जो ई सतन धनंती में मीटी मिलाई सतन धन हाड जले जैसे लकरी की पोली लाकड़ा नो कूड़ो जलतो है शरीर हाडका जड़े कबीर साहब ज़े, हाड जले जैसे जैसे की की पोली, बाल जले घास मोली, जयसेन धन धीमे धीमे धीमे अग्नि पकड़ी लीधो चित्ता ने ए वक्त ते मानस दर्शन करजो बदा लगभग उतावल हो निकली जाए હાલો ભાઈ બધું ભાઈ બહુ સારા હતા જ્ઞાતિ બહુ મોટા હતા અમારે છેલ્લા અમારે ઘેર ચા પીવા આવ્યા બોલો અમારી પાસે દસ હજાર હતા એ દીધા દેવા નથી આવ્યા હવે આઈ ગયા લ્યો હવે શું ક્યાં કોની પણ લેવા જવાના હશે દવા દે ને આપડે હશે દાવા દે આ બધી વાતો કરી અલગ પછી આપડે છે નીકળી જાય જલ્દી લગભગ બધા જવાની ઉતાવળ હોય લગભગ મેં જોયું છે હું આમ ઘડી મારા કઈ જવાનું થાય ને મારે તો કોઈ સાધુ સંતો ગયા હોય ધામમાં સીધા હોય પણ આપણે જોવા ને તરત થાય સહજાનંદ સ્વામી નો પાર્થિવ શરીર ગઢપુર માં જયારે લક્ષ્મીવાડીમાં ચિત્તા ઉપર મુકાયું ત્યારે દાદા ખાતા દોડીને ચિત્તામાં પડવાય ગયા મારો પ્રાણ ગયો હવે હું કેમ જીવું ત્યારે ગોપાલ સાહેબ હાથ પકડી લીધો એ દાદા તું એમને મરેલા માનેશ પણ સ્વામી હા શું સામે બેઠકે આજે બેઠક પણ છે એ દાદા ત્યાં ગયા ત્યાં સહજાનંદ સભા કરીને બેઠા છે પાંચ સો પરમ વચો હરે ભક્તો થઈ ગયા આખું જો ધનર મીડા આવો આવો દાદા આવો ભથમાં સહજાનંદ સામે ઉભા થયા બેટા ગુલાબનો હાર કાઢીને ગળામાં પહેલે દાદા કેમ છો એ મહારાજ બહુ સારું બોલ જીવબા પાસે દાદા દરબારમાં હતો અને શ્રી વલ્લભદાસ સ્વામીજી સંગીતકાર થયા એમને ગામણું કરીને પછી અમદાવાદ દેશમાં હાર બા પાસેથી માગી લીધેલો મને આપો એ મહારાજે દાદા આપેલો હાર છે રાજી થયા મારી સંગીત વિદ્યા ઉપર તો મને એ હાર આપો પછી જીવભાઈ એ હાર એમને ઉતાવળમાં અગ્નિ માં વિલીન થતું હતું ત્યારે કેટલા સાધુઓ ચિત્તા ભસ્મ બળી રાત થઈ ગઈ તો ઉઠતા નથી વાંભજો અશ્રુઓ અસુર જળ નહોતા નીતરતા રુધિર નીતરતા बड़ा सतो चित धीमे धीमे ठरी गई हमें पांच छे अग्नि संस्कार करत भांगी गई सतो आम रड़े चिताजूबाज बैठा भाई बस माथी सहज आनंद स्वामी उभा थो अल पे सहज ते आटल शोक करो छो मनुष्य जीव जाणो ક્યાં ગયો છું હું તમારા માં છું ગોપીનાથજીમાં છું મેં પધરાવેલી મંદિરોમાં છું શાસ્ત્રો માં છું એકાંતો ભક્તો હોકારા મારે છે આઘો નથી ગયો કઉ છે ને બધું કેવાય નહી કેવાય તો મનાય નઈ હોકારા મારે ક્યાં ગયો છું બાપલાઓ આંખ જોયે દિદાર કરે એવો ભાવ જ જોઈએ કાંજીપોટા બારો ઘણી વાર કેતા ને ભાવથી કરો જો ચિત્ર ઢીંગલા તણો નાચે તો છે પણ જે સંસાર છે એ તો બધા જાવાની ઉતાવળ છે અને પછી બધા કાગળો લખી નાખે એ કાગળ વાંચ્યા જેવા અમારા પિતા શ્રી સ્વર્ગવાસી થયા છે તે ઘણું ખોટું થયું છે સ્વર્ગમાં જાય નતા જે સ્વર્ગવાસી થયા છે ઘણું ખોટું થયું છે પછી બીજી લીટી લખે પણ આપે કારણ કે અહીંયા અમને કોઈને લેવા દીધી નથી અને એને લીધી નથી આ કાગડો લખે ગામડે ગામડે જાય હવે ટૂંકમાં મારે હજી અમૃત જેવી વાત તો તમને કેવી છે હજી એ તો બાકી છે અમૃત નો તો તમને ખબર છે ને હા હવે એ કાગળો પહોંચે ને પછી બધા આપડે ગામડાનું વાતાવરણ કેવું અત્યારે રહ્યું છે મને ખબર નથી પણ આપણે જે ઉછરા છું એટલે પછી ગામડે ગામડે થી બધા ખરખરો પરવા આવે ખબર છે એમાં પુરુષો હોય ને એ ગામ આવે એટલે પછી માથે પાળી પેલાના જમાનામાં ઓમકાર બોલાતો માથે ઓડી ને ઓમ ઈ ઓમકાર જોતો રહ્યો ભાઈ ઓ આ થઈ ગયું અને બહેનો તો આખું જુદું જ કામકાજ એનું વર્ણન જ ન થાય એ એનું આખો દ્રશ્ય તમે જોવા ને પછી જે ગામનો ચોરો ઘર આવે ને પછી આવે ને પછી જે કૂટતા હોય છે એવી રીતે વીસ પચીસ બૈરાઓ ખરખરે આવતા બાજુના ગામમાંથી પછી એને ખરખરે જવાનું છે પેલા ગુલાબ બાપા ગુજરી ગયા છે આપડે જવાનું છે હાલો જાય વસતા વળતા રસ્તામાં આપણે ખડ વાટતા આવશું ગાયું ભેંસું હોય ને એટલે બધા દાંતડા દોરડા લીધેલા હવે એ અહીં કેડિયા અને પાછળ દાંતડા ભરાઈ દીધા અને એ ગામ આવ્યું અને જેવું ઘર આવ્યું એટલે પછી મરસિયા ગાતા હોય નામ લેતા હોય બધું બહુ હોય બોલતા જાય ને પછી કૂટતા જાય આમ હાથ ઊંચો કરીને કૂટે હાથા બહાર નીકળે હવે આ તો કેવું સારું કઈ લાગે આબરુ ના કાંકરા થી જાય અને પાછળ બૈરા ખેપા ગામડાના ભણેલા ન હોય પણ આમ બહુ અકલવાળા હોય એટલે ઓલા રડતા રડતા પાછા બોલતા એવા શબ્દો મૂકી જાય કે જેને ત્યાં આવ્યા હોય એને એમ થાય કે અમારો શોખ કરે છે એવા બધા ગોઠવી લોકગીતો એમાં જ આવ્યા છે ને આવી રીતે એના ખરાખરા થાય બેસણા થાય ગુણ ગાવા જેવા હોય ગુણ ગાઈ નાખે પેલી છોકરાઓ હોય તો વખાણ કરે અમારા બાપુજી મોટી સરસ છબી પધરાવે આવડો મોટો આખો અગરબી નો પૂળો જળગાવે ગીનો દીવો કરે અને પછી બે છે બાપુજી ના ગુણ ગાય અમારા બાપુજી કોઈ સેવા લીધી નઈ ઓઈ લો લાલ પીળો થતો હોય સેવા લીધી નહી કરી નહી અને અમારા બાપા વ્યવહાર કઈ માથું મારતા રે ને ઘણું માથું મારવું તું પણ તમે માથું કાઢી ગયા માથું મારી ન શક્યો બિચારો એવા છબી માં વિચારો થાય જો આ કાચ આડો છે બહાર નીકળી બબે લાફા ઢોકી દઉં આ બધી વાત થઈ પૂરી હવે મારે ટૂંકમાં તમને કેવું પડશે આપણે હિન્દુ શાસ્ત્રમાં જે વિધિ છે દરેક ધર્મમાં પોત પોતાની રીતે મૃતાત્માની પાછળ કઈક કરવું આપણે હિન્દુ ધર્મના શાસ્ત્રમાં કીધું દેવ યજ્ઞ કરો બ્રહ્મ યજ્ઞ કરો પિતૃ યજ્ઞ કરો પિતૃ યજ્ઞ પિતૃ શ્રાદ્ધ છે વૈદિક રીતે શ્રાદ્ધ કરો પણ આજના છોકરાઓને તો કોઈ ભાઈ શ્રદ્ધા આવે નહીં થોડું ભણી ગયા હોય એને કઈ બઉ શ્રદ્ધા ન આવેર નથી હા અમુક ખોટી રીતો હોય કે આખા વેચીને માણસ બરબાદ થઈ જાય એવું નથી કરવાની જરૂર હોય ત્રેવડ તો તમે ગાયો ઘાસ નાખો ગરીબોને દાન આપો થોડું દેવ પૂજન કરાવો વૈદિક કર્મકાંડ કર્મકાંડ કરાવો તો એ સારું છે જય દયાન ગોયંકા ગીતા પ્રેશ ગોરખપુર ના સ્થાપક એની તમને વાત કરો તો એ ગોમતી ને કાંઠે ગોદાવરી ભજન કરતા હતા એમાં એક પારસી દેખાણા તો નજીક આવ્યા એટલે એમણે જોયું કે ભાઈ કોણ છો જય જય ગોયંકા એટલે પોચેલા મહાપુરુષ ધોળે લગડે ગ્રસ્થ સાધુ પુરુષ એમ કે આ પવિત્ર આત્મા છો ને પારસી બોલ્યો આ પવિત્ર આત્મા છો का आपने विनती करी बोलो ना गबराशो नहीं अः गबरावा हूँ प्रेत छु जय दरवा तो कहीं हुई नहीं बोलो बोलो शू मुर्गति थी मेरी सदगति थे करो शु करू ते क्यों विधि तो अमारी विधि में तो कोई कहीं करे एव नहीं ते कई करे, करे मारी मुक्ति करो આ ઐતિહાસિક ઘટના સત્યવાદ છે પછી જયદયાલ ગોયંકા પિતૃયજ્ઞ નારાયણ બલિ શ્રાદ્ધ જેવા જે બધા વૈદિક યજ્ઞો છે યજ્ઞ કરી પારસી ની મુક્તિ કરેલી એટલે આ બધા યજ્ઞ કરવા પિતૃ યજ્ઞ એ પુત્રો ફરજ છે પણ આજે તો બધા ટીકા કરે બાપા વૈયા જાય ને અને પાછા ટીકા અમારા બાપા એ ગુજરાતી માધ્યમમાં ભણાય ભરાય અમારી જિંદગી બરબાદ કરી નાખી અને અમારા બાપામાં ક્યાં હતું કાંઈ આ તો અમે મોટા થઈને પછી હજુ આ બધા બંગલાન ગાડીઓ છે બીજું નથી મુક તને મૂકી ગયા આવડો મોટો જનમતા ગળું દબાવી દીધું તો તને મૂકી ગયા ઓછી વાત છે ભલા માણસ કરે એના માટે કાંઈ પણ ના કરે ટીકા કરે આવા સ્વાર્થી છે હવે ઇન શોર્ટ આપણે જોઈએ છીએ આવા લોકો સ્વાર્થી છે છતાં સાંભળજો એના ઉપર શંકરાચાર્ય જે લપડાક મારે છે મોગર હથોડો પછાડે છે આવા સ્વાર્થી છે જાણે છે કે આ બધા આવા છે છતાંય મરતા મરતા સુ કે પાંચ લાખ પીડા છે ને મોટા દીકરા એક આપજો નાના એક આપજો મારી દીકરીને એક આપજો બાણાને એક આપજો આવી બધી વ્યવસ્થા કરે પણ એમાં ક્યાંય ઠાકોરજી નું નામ આવે નહીં કે ભાઈ આટલું છે ઠાકોરજી કરજો એ વાત આવે નહીં જાકો પ્રિયન રામ વૈદેહી છો તજી કોઈ સમ! અરે જેને ભજન માં રૂચિ નથી સત્સંગ નથી ભગવાન નામ લેતા નથી પૂજન અર્ચન કરતા નથી કોઈ સત્કર્મ કરતા નથી એવા દીકરા દીકરી પરિવાર હોય તો પણ મરવાનું થાય ત્યારે બધામાંથી વૃત્તિ તોડી અને કોઈ સાચો ભગવાન ભક્ત કે સાધુ પુરુષ અને ભગવાન ની જીવ જોડવો બાકી બધેથી હંકેલી લેવું જોઈએ પણ હવે આ બાદ એમાં ને એમાં અને જીવ પોતાનું બરબાદ કરે ત્યારે પેલો પ્રસંગ છે જુનાગઢ ના જીણાભાઈ છે જીણાભાઈ પરમ શાંતિ છે શું ઈચ્છા છે હરે મહારાજ મારે શું ઈચ્છા બસ તમારા ધામમાં મોકલો રાજી રાજી ક્યા ધામ માં છું મહારાજ જ્યાં ગોપાળ આનંદ સ્વામી હોય ગુણાતીતાનંદ સ્વામી હોય એવા જે સંતો હોય એનું નામ હતું એટલે હઠી થોડા જમાના પ્રમાણે થોડું રીતરસમ થોડી બદલી હોય એવું બધી હોય શકે એ તો હોય જોવાની એટલે હારાજે પૂછ્યું જીણાભાઈ હઠી ની ભલામણ કરવી છે જોજો રજવાડું છે જી હઠી કઈ ભલામણ કરવી છે ઝીણાભાઈ શું બોલા અરે મહારાજ હઠી જો તમારો રહેશે તો મારે કોઈ ભલામણ કરવાની જરૂર નથી અને જો તમને મૂકી દે તો મારી કોઈ ભલામણ કામ આવવાની નથી વાહ વા એટલે વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ઝીણાભાઈનું જ્ઞાન નું અંગ છે જ્ઞાન અંગ મારી ભલામણ કોઈ ઉભી રહેવાની નથી મહારાજ એનું પછી ક્યાંય ભલું નથી થવાનું કોણ એનો હાથ ચાલવાનું છે પણ વિચાર કરો સહેજે નહી કરાય કે મહારાજ થોડાક સ્વભાવ છે આવા એને શીખવાડજો બે હરિતો કેજો આ રજવાડો છે બાપની મિલકત છે એનો દીકરો થાય કરે છે એવી બે ભલામણ કેજો હું ને સત્સંગ હાચવે ફલાણું હાચવે કાંઈક થાય ને તમે અત્યારે આમ આવીને મહારાજ કે ધામમાં જવું છે તરત એમ થાય ને થોડોક આને ભલામણ કરી દેજો આને ભલામણ કરી દેજો ના जब वृत्ति संके लिए दूतलपुर स्वार्थी संसार अमृत ना घूंट चे हा जेतलपुर गामी गांतम दास पटेल कर बहुत सारा हरिपक् घर परिवार बढ़ू हम पोता ढलती उमर परिवार तो बड़ो व्यवस्थित खेती कमा कमा थी मूड़ी बहु भेड़ी कर सत्संग करतम दास ने मैं मारु अंतिम कार्य पूरेपूरु कर लेवधा पैसों मूको वा प्रसंगो सारा सारा खर्चा उजा खर्चो लोक कर लोक में सारू देखाए कर બે સારા મકાન બનાવશે વધારે લોકોને ભેડા કરીને જમણવાર કરશે પૈસા લગ્ન વાળામાં આમ તેમ ઉડાડશે નથી ઘણા લોકો જતા ક્યાંય ક્યાંક લગ્ન કરે ને ઓલા જગ્યા કરે ને પ્લેન માં લગ્ન કરે ને દરિયામાં લગ્ન કરે ને કોઈ વળી કોઈ પેલેસો માં જઈને લગ્ન કરે આ બધા છે જ ને પૈસા ઉડાવે છે ને વાત કરે છે શું કરશે મારે મારું કરી લેવું જોઈએ અને આખરે તો મારું કોણ છે આપણે ગાયે છે કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી પણ એક મહારાજ સહજાનંદ સ્વામી છે બીજું કોઈ નથી જેટલા સોના ચાંદ ત્યારે ચલણ હતું ને એ સોના ચાંદી ના સિક્કા ભરી મનમાં નક્કી કર્યું લો પૂજા બે જોડી કપડા એ બધું ભરી ગૌતમ કહે શિવજી મહારાજ જ્યાં જ્યાં રમણ કર્યું છે એ તીર્થોમાં ફરીએ દેવો થાલ કરીએ યાત્રાળુ આવ્યો ભજન કરીએ દ્રવ્ય વપરાતું જાય ભજન તીર્થમાં દર્શન થતા જાય સંતો ની સેવાની સેવા થતી જાય એમ કરતા કરતા છપ્પાયા પહોંચું નાણું ખૂટી જાય શ્વાસ ખૂટી જાય એવું મારે કરવું વાય આને ઉત્તમ દાસ બધી કોથળી ભરી ખલીચી પૂજા નાખી वस्त्रो नाख्या कोई संबंधी घर म कोई ने कीधा वगर रात्र निकली गया केव आडा फरे मया था निकली गया डबाण जतलपुर अमदावाद एक, -एक लिया રોકાય છે દેવને થાળ કરે સંતોને ને જમાડે જે કઈ હરિભક્તો આવ્યો એને જમાડે દેવ ના જે કઈ થાય થોડા દિવસ રોકાય એવા ધ્યાન ભજન કથા વાર્તા મન ભાણી કરે કીર્તન કરે ધ્યાન કરે રાત બીજું એવી ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કીર્તન કરતા કરતા એવું ભજન તારો તાર સુખ લિયો પણ આઠ પર જાણે ભજન આહાર બીજો આહાર નહીં આવી રીતે ઓતમદાદ ભજન કરે છે દબાણ જેતલપુર અમદાવાદ ધોળકા ગયા જુનાગઢ ત્યાં સત્સંગ કર્યો ગુણા દિતા બાપ હશે કે એની ખબર નહીં પણ ત્યાં રહ્યા બધા દેવો ને સંતો થર્ચન સેવા કર્યું ત્યાંથી ગયા ધોલેરા દેવોના થાળ પૂજન અર્ચન સંતો સેવા ઈ વખત સંતો હો અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાડનારા એવા પવિત્ર સંતો કે ઠાકોરજી ની મૂર્તિઓ પડકારા કરે એવા બધા સાધુઓ હા અને એ ભજન કરે એવી રીતે વે ગયા સિદ્ધપુર અયોધ્યા બાપા એ મૂર્તિ પધરાવેલી એ હરિકૃષ્ણ મહારાજ ની ત્યાં રહ્યા ખુબ સેવા ખુબ ભજન કર્યું ત્યાંથી ગયા તીરતા ગોકુલ વૃંદાવન કૃષ્ણની રમણ રેલી રેતી એમાં ખુબ ફર્યા ખુબ દર્શન કર્યા ગોવિંદ ઠાકોરજી ના ગોવર્ધન ના એ દર્શન કર્યા સાધુ સંતો યોગ્ય બ્રાહ્મણો એને દાન બધું કર્યું એમ ત્યાંથી લાભ લઈ આવ્યા પ્રયાગ ક્ષેત્રમાં प्रयाग में संगम स्न करो देखा दान कर सारी जगह देखा ठाकुर जी अर्पण करेगा ठाकुर जी ने अपे भक्ति करें एम करता भाई शरीर है जो प्रयाग में मा मांदा पड़ी गया ये मांदा पीड़ा एवं काड़ो कोप ना तव शरीर शुद्धबुद्ध ए एक धर्मशाला સાંભળજો હાંસતા રહીને નિષ્ફળાનો સામે સાંસતા શબ્દ વાપરો છે ધર્મશાળામાં ઉતારો કર્યો છે પણ પડખું ફરાતું નથી પાણી પીવાતું નથી શ્વાસો શ્વાસ ભજન કરે છે મહારાજ હે સ્વામિનારાયણ હે નાથ એમ કરતા કરતા બેભાન શુદ્ધ ગુમાવી દીધું કોમામાં કયો છે ને બે થઈને પથારી ને ત્યાં એક ચોબો ધર્મશાળાનો એને જાણ્યું ભગત ગયો બેભન થઈ ગયો છે શ્વાસ ચાલે છે પણ બેભાન થઈ ગયો છે હવે આને ક્યાં ખબર છે ત્યાં ભગતના ત્રણસો રૂપિયા સોના ચાંદીના સિક્કા ત્યારે હતા ને એટલે એક સિક્કો ત્યારે તમે ત્રીસ હજારનો સોનાનો ગણો ચાંદીનો વીસ હજાર ગણો તેવા ત્રણસો ગુણ્યા તમે વીસ ને ત્રીસ ગણો કેટલો રૂપિયો થાય ભાઈ એવી મૂડીની કોથળી ઈ ઓબાને એ તો પાકા હોય ને જેવા બેભાન થયા ચોબા પૈસો લઈ લીધો પોતાના ઘરે જઈને પટારામાં મૂકી દીધો તાળું મારી દીધું પાછો આવ્યો ભગતને ઉપાડ્યા એના લંબાચા સાથે બીજી ધર્મશાળામાં જઈને મૂકી હોય એમ નમ અને આવીને હું ગયું ભગત ને બીજી ધર્મશાળા નાખી દીધા પૈસા લઈ લીધા આમ જોયું લે ધર્મશાળા તો બીજી છે નજર ગઈ પૂજા પૂજા તો છે ભગત ને પેહલી પૂજા હોય ને પૂજા તો છે પણ પૈસો જોઈએ ને જોયું ભગત ને થઈ ગયું આંખે માંથી આવડાવડા છપૈયાની હતી પ્રભુ અને મેં દ્રવ્ય ભેળું કર્યું છે મારી કમાણીનું છે મેં કોઈને લૂંટ્યો નથી મેં કોઈ મજૂર નહીં ચૂસ્યો નથી મારા નાથી મારું દ્રવ્ય તારા કામમાં નહીં આવે ને ચોર ના કામમાં આવશે એ ઉપાડી જાય મહારાજ તું ક્યાંય ગયો મારા નાથ મારે હું તો ભીખ માગી વાઘાડ લડાવું સારા નેવા મીઠાઈ જમાડું સાધુ સંતો ને જમાડવું બેસીને હું તારું દર્શન કરું અને એ ભજન કરતો કરતો રહું અને પછી તને પામું બસ આ પૈસો આમ ગયો મારી આવી દશા જેવું દૂક્યો ત્યા કોકનો માથે હાથ ફેર્યો હેવો શીતળ લાગ્યો ભગત ક્યાં કોણ હશે જ્યાં જોયું ત્યાં તો ત્રણ છોગલા વાળો સહજ આનંદ થાય ભગત ભગત ભગત ભગત મારા બાપલિયા કેમ ઓછું લાવે હે મહારાજ ઓછું ન લાવું તો શું આ બધું આવી રીતે થશે મહારાજ હોય એવું તમારો પૈસો જાય ક્યાંય હું લઈ આવ્યો છું એના પટારામાં લઈ આવ્યો છું શ્રીજી મહારાજ એના પટારામાંથી કોથળી લેતા આવ્યા અને ભગત ને ક્યાં જોર ગણી લો રૂપિયા એક કે ઓછો ન થવા દો મારી મારીને કઢાવું આ તમારા જેટલા છે ને એટલા ને એટલા રૂપિયા લઈ આવ્યો આ ભગત બસ મારી છપૈયામાં તમને લાડ લડાવું તમારા થાળ કરું સંતો ને જમાડું અને પછી નાણું ખૂટી જાય ને શ્વાસ ખૂટી જાય એવી મારી બનખ્યા મહારાજ છપૈયા હાલીને જવાય એવું હવે મારું શરીર રહ્યું નથી મહારાજ કે ભગત તમે ત્રણ દિવસથી તાવના આવી રીતે છો ને અશક્તિ થઈ જાય છે ખુજ ભગવાને ટેકો દીધો સુઈ જા અરે મહારાજ તમે ખુજ મહારાજાનું માથું દબાવો ભાઈ લો ભગત ના મહારાજ બેઠા ભગત થઈ જાય મહારાજ તમે રેવા તમે મારા હોય મારા પગ દબાવો સહજાનંદ સ્વામી ઓલા ગૌતમ દાસ પટેલ ના પગ દબાવો ઓલા ભગત બળદ કરીને પાછા બેઠા પગ ખેંચ્યા લીધા મહારાજ મારા પગ તમારે ન દબાવે અરે ગૌતમ તમારા ન દબાવવું તો કોના દબાવવું તમને કેમ ઓછું આવે તમે કોઈ તમારો સંબંધ યારી હેત રાખ્યું ના મારે મે ભગત જરાય વોછલાઓમાં તમે જે ગણો એ હું તો મારું છું હા મહારાજ પૈસો મારા માટે હા મહારાજ જીવન મારા માટે હા મહારાજ હું તમારા માટે હા મારા સ્વામી ગામમાં જઈને લોટ રીંગણા ઘી શાક બધું લઈ આવ્યા રસોઈ બનાવી રોટલી સરસ બનાવી રીંગણા શાક બનાવ્યું છાસ દઈ લઈ આવ્યા ભગત ને જગાડ્યા કોગળા પાણી કરાવ્યા ભગતને ટેકો દીધો સામે થાળી મૂકી આજ ભગવાન પોતાના ભક્ત ના થાળ કરે છે ભક્ત તો થાળ કરે પણ આજ ભગવાન પોતાના ભક્ત થાળ કરે છે અને સહજાનંદ સ્વામી એટલે ભગત સ્વામી બેઠા છે જો ગૌતમ જમો પણ ગૌતમ એટલા બધા નું ખાઈ ગયેલા આમ થાળીમાં જાય રોટલી તૂટે તો ઘણું આમ આમ કહ્યું પણ કઈ રોટલી તૂટી મહારાજ કે ઓતમ દાસ રેવા દિવજાનંદ સ્વામી એ કોળિયા લઈ લઈ ને જમાડવા માંગતમ દાસ ને એક બાજુ ઓરખ આવે છે એક બાજુ આંખમાં આંસુ આવે છે અરે મહારાજ આવી સેવા તો કોને લીધી છે મહારાજ મહારાજ કે લીધી નહી આવી સેવા દીધી છે કોને આવી મેં સેવા દીધી છે કોને ગૌતમ દાસ સાધુ ને મેં કોળિયા દીધા જમાડે છાસ પીવડાવે દહી પીવડાવે જમાડે લ્યો તમદાસ જમો ટેકો કરી શુંડાવી આમ શ્રીજી મહારાજ એક દિવસ નહીં અઠવાડિયા સુધી એની સેવા કરી સાજા થયા તાકાત આવી ગઈ ઓતમ દાસ બોલો શું ઈચ્છા છે મહારાજ ઈચ્છા તો છપ્યા જવાની છે દસમા વચના મૃતનો પ્રથમ એમાં એક એક ગુણ નોતા તોય મેં બે મહિના અઢી મહિના એની સેવા કરી એક મણ એક ભાર એનો ઉપાડ્યો તો તું તો મારો છો તારો ન ઉપાડું લાલો હાલોતમ દેજાન નાહિલ્યો આ તમારો સામાન આ દેખાય અમારું જન્મસ્થાન આ અમારું રહેવાનું ઠામ ત્યાં નિરાતે જ તમારી મનોરથ પૂરા કરજો અને તમારું નાણું ખૂટે અને શ્વાસ ખૂટે સહજાનંદ સ્વામી આવીને ઉભો રહે છે જાઓ ગયા નારાયણ સરોવરમાં સ્નાન કર્યો ત્યાં તો જાણે પ્રફુલ્લિત કયા વાહ જા નવો જન્મ થયો સરસ મજાના કપડા પહેરી આવ્યા ઓતમદાસ ના ધોયા છે બોલી ધરમશાળા સહજાન મેલા થઈ ગયા હોય ને કપડા ધોયા છે સુખવીને પાછા એના પોટલા વાળી આમ સરખા મૂતી અને સામાન માં છે બાપા હું સેવા કરી જેની વાત મૂકી દો છપૈયામાં પછી ગયા દર્શન કર્યા રહ્યા નાણું ખૂટ્યું શ્વાસ ખુટ્યો સહજાનંદ સ્વામી આવ્યા અને અક્ષરધામમાં ડોહો ગયા માટે સ્વાર્થી સંસાર ને મૂકી અને પરમાર્થ ની આવા પરમાત્મા નું ચરણ પકડી લેવું અને ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળ મતે એ કરી લેવું એ જ કરવા જેવું છે એ જ કરવા જેવું છે એ જ કરવા જેવું છે સહજાનંદ સ્વામી મહારાજ